સ્ત્રી જાય એટલા માટે આવે છે જે નિરંતર જાગૃતિ રહેશે પણ આ બધું માલ કરેલો સ્ત્રી નો કોઈ એક ત્રણેય વેર જાય જયારે પુરુષ વેર પણ જાય તો મોક્ષ થાય ભાવ થી પુરુષ વેર પણ જાય તો જન્મ આપે છે માટે કારણ કેવો છે તેનું પરિણામ અગ્નિગટ અને એનું પરિણામ મારું જ્ઞાન છે કોણ ચલાવતા છે બધા ચિંતા હતા આપણા શિષ્યો છે એટલે કે અમે કેમ માનીયે આ પરિસ્થિતિ નહીં અવડા ઊંધું જ ચાલે સરળ સરળું કેમ દેખાય પેલા ઊંધું દેખાય પેલા આગેટિવ કેમ આવે કેમ થઈ બધા નેગેટિવ થિંકિંગ પેલા કેમ આવે છે तो था बोले था था, था। तरह ना है मारक विजय जी महाराज તમે લાગતા નથી બ્રુ સત્યુ કમલ થાય ને આગાદ વાણી છે દેખાય એની જ છે ખરેખર કરુણામય છે કરુણામય વાણી નહી પોતે આ તો હોય તો બધે પોતે જાય પોતે આરોપી આપે કયું કે કોઈ ધર્મ નું કે કોઈ નું ने हो। मार जातो है। ने तो पर और। आपने व्यवहारोटी आप मार्गे दादा, दादा, दादा तो खोटू केवे नही हाँ पड़े आ रास्त भूलवार હા બધા જગત ચાલુ જોડી ગયું હોય કાકા ની જોડી ગયું હોય અને કોઈ ઉઠાઈ જાય તો મિત્ર બોલે બાપ નું જુદાય જય <Skushan> સચીદાન <Sarcast> બઉ માગ માં બતા રહ્યા છે માર્ગ આખો બંધ થઈ ગયો છે જેટલી હિંસા ગોઠી જ ના એટલી એની બુદ્ધિ વધે શું થાય બુદ્ધિ વધે બુદ્ધિ વધે બુદ્ધિ સાથે બુદ્ધિ થી ઓછી નવી નીકળવાની સાત છે આઠમી નીકળવાની બુદ્ધિ થી માર્યા લોકો પેલા તો હાથ થી મારતા હતા બુદ્ધિ થી કોણ કર્યા હાથ જે કોઈ ઓછી છે જ્ઞાન માં જોયું શું છે ત્યાં બીજું નવું એક છે તે નવું ઊભું થવાનું છે લાઈટ છે રસ્તે જતા એ લાઈટ શું કરેલ છે ત્યાં જે લોકોને બધી નહીં કલર ને હિંસા કેમ ફૂટી ગયો કે છે એમ જેનામ આપણ ભાઈ એ કોઈ આવીસ્લિમ બહુ ડાય મુસ્લિમ કોઈ એક પોલીસો એ દનાથ ના છે તે એનાયત એવા મહારાજ સાહેબ ને કોઈ સાતું છે જાનવર ને જે ના દુખાય એટલા દુખશે અથવા કરના ઉદે બહુ દિવસ ભોગ્યા એને શું કરવાનું આ સુખ નું પરિણામ આવશે નહી લોકો ના પૈસા ની સુખ લેવાય નહિ અને વિષય સુખ લેવાય નહિ તો પછી સાત ના સુખ આવશે લોકો ના પૈસા ના સુખ હતા વિષય ન મને આવે દ ત્યાં આપી દેવું સ્વામ આપી દેવું પ્રેમ તો ભાવે બુદ્ધિ નાચી કરું હા તે મહાત્મા બોલ અમને વિશ્વાસ કેમ આવે એમ બધા જયારે રહી જ આવે એને વિશ્વાસ કેવી ને આવે નહી જવાનું એને વિશ્વાસ છે જાનવર નો આપ છોકરા ઘોટા પકડ્યા તે પણ એમને શંકા પડે કોણ પાડે છે ગાંધીજી કહ્યું છે મનુષ્ય વિશ્વાસ છું તું છેતરો વધારે સાચા બસ શંકા ના કરશો કોઈ કરશો હા સરળ ના થાવ બેભાન થયેલા અસર થાય છે તે પોતાનું નુકસાન ખુ હશે તેમજણ છે વિચિત્ર કાળ મારા સમજાઈ ના પડે કેવું બધું પહેરણાવું હા મારા પહેરણ કેવું ભાઈ નિર આજ્ઞા જુઓ અંગૂઠા પડી દો આમ આદ આમ આલ માલ તો સાધુ મા તમે કેવી રીત લેશોલ બંધ ચાલે અને અંદર બનતા નહી ચાલે ઓવર બંધ થઈ ગયા આ સાધુ હોય આચાર્ય બધા ત્યાગીઓ ને જૈન હોય બધા વૈષ્ણવ બધા ઓવર બંધ થઈ ગયા શું કહ્યું લાખો હજુ કરોડો સાધુઓમાં અંદર બનશે એને બે ભઠી ફરી મૂકી ને તો બીજા ને શું થાય પેલા બંધ થઈ ગયા જે સમજણના જ પાકા થઈ ગયા એની હમજણ મારી નાખ્યા શું ચાર ભાઈ બાર આવ નો વિકાસ ભેગો થયોગ ગુજરાતી શું કે છે ગયા મજા પછી ઉપસર્ગાયા પણ ઉપસર્ગ ને બધા જાતે જોયું પોતાના સ્થાન માંથી દાદા તમે રક્ષા કરો દુઃખદ આપ પુત્ર માં પેલા યોગેશ જોડે ત્યારે ના પાડે છે નામ છો ખર્ચો થાય છે મારે બધા દુધતા પૂરી જવા એમ સંસ્કાર એટલે થોડી અઢાર આ બે પાંચ પાંચ હજાર રૂપિયા ખર્ચ કરે અને આપડે મારી નાખી તો ગઈ से भगवाना हाँ आज्ञा तब समझ भगवान भगवान है, दो दो दो ना जो प्रमाण उपदेशन प्रयत्न नुर्साद चालू भगवान प्रयत्न ना मिथ्या करें भाई पुर्साद चालू पुरसाद चालू पुरसद मुरसाद क्या रीत भाई પુરુષ થયા પછી પુરસાદ હોય એક પ્રકૃતિ જુદો પડ્યો પ્રાપ્ત થઈ ગયો પુરુષાદ દેખાડો પ્રભાઈ અંગોડા પકડો પુરુષો પુરુષો થયો નઈ આ પુરસાદ આ પુરસાદ પ્રસાદ એટલે આજ્ઞા મળે એ પુરસાદ હોય નહિ પૂરી થયા પછી ના પાડી છે ભગવાન કર્યું ભગવાને પોતે તપ જ કર્યું ભગવાન ને તપ હોય નહીં ભગવાન ને તપ હોય એ તપેલો હોય પેલા તપ હોય તપ તો સગડી નો હોય તપ હોય ભગવાન જેવો તપનું હોય અમુક કરવું પડે ને પણ ભગવાન ને હા ભગવાન તપ કરવું ના પડે મારે તપ કરવું ના થોડું કદાડ તો મારા ઉપરી એવા ભગવાન શીર્શંકર સાહેબ છે ભગવાન માવી સાડા બાર સાડા બાર વર્ષ સુધી તપ કર્યું ભગવાન મહાવીરે તપ નહી કર્યું છે કે શાસ્ત્રો કહે છે કે સાડા બાર વર્ષ અમદાવાદ ની ભૂલ થાય તે સમજના તો ભરવાની પી જાય પછી ભગવાન ત્યાગ ના હોય કોઈ ક્રિયા ભગવાન હોય ગયા પછી પણ ભગવાન નથી તપસ્યા સાધના વગેરે કરવી જોઈએ થયા પછી ભગવાન થતા પહેલા તો તપ કરવું પડે ને ના એને તપ ના હોય ભગવાન થતા પેલા તપ ના હોય સમજી પછી સમગતા પછી તપ જ ના હોય એમ જ ભગવાન થઈ જાય પછી તપ જ ના હોય એમ તો ભગવાન થઈ જાય એટલે કસાય તમને એટેક ના થાય એના પ્રતિભાવ ના થાય અને કસાય ને મારા પડી જાય એ પુરસાદ પોતાનું અચાન તપ ચાલુ છે દમ્યા તપ કરવાનું કહ્યું છે ભગવાન તપ કરે પંચમાસુ તપ પંચ માસુ તપ પંચમાસી તપ પંચમાસિ તાલુ છે ઉપવાસ તો ઉપવાસ તો ચમકીને કરવાનો અધિકાર છે ઉપવાસ તો ચમકીદે કરવાનો અધિકાર મિથા ઉપવાસ છે ખાય છે તારે છે ઉપવાસ કરે કે જે જાગ્રત હોય અજાગૃતિ નો ઉપવાસ છે અત્યારે શરીર એને પછી ગલોલા જેવો જઈને શું કરવાનું તપ છોકરો થઈ ગયો તમારા અક્કલ નથી તપ કરવાનું વખત આવ્યો એટલે કરો તપનો અવસર આવ્યો તપ કરે એ અવસર આવ્યો કેવાય બહુ એકદમ થઈ જાય અક્ષર આવ્યો છે એ તપ કરતા નથી આખો દાળ અને પછી ઉપજવાનું તપ કરવા ગટર માં પડતા કરતા ગટર બે તપ ના થાય બધું મનમાં ગયા છે ગટર બે તપ થાય ના થાય में मन बगड़े नही समय बोलिया महाराज साहब हम समकी तप करू બધું કરવાનું એવા શું અને એ સંકિર્તિ જે સંકેત પ્રાપ્ત કરનાર છે ને એની ભાવનાઓ જુદી જતી છતાં પણ દુનિયામાં ભય ના પામે કોઈ નો નિર્ભય ગુરુ કેવું હા તો જીયા નામ પ્રાય ને તું નથી નિર્ભય ના રહેવું છે નિર્ભય બનવા માટે પ્રમાણે પુરુષાર્થ ચાલુ જ ને દરેક ગુરુઓ નો નિર્ભય બનવા માટે પુરુષાર્થ દરેક ગુરુ ચાલુ હોય ને પુરુષાર્થ કોઈ સાચા ગુરુ નથી હોતા जन्म साचा गुरु नहीं होता जन्म सापना वगैरह द्वारा भक्ति द्वारा पे साई सकता है सांकेतिक ज्ञान निर्भय थे जाए तार गुरु कहवांतिक ज्ञान क्यों સાધુ કહેવાય કોઈ બાયડી નાઈ ગયો સાધુ થઈ ગયો વઢિયા નાઈ ગયો સાધુ આત્મદશા સાધુ એને સાધુ કેવાય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 અત્યારે કોઈ ભય નઈ ના ભાઈ નથી રાખતા આવે તો એક ડર રાખવાનો હોય ભાઈ ને બે રાખવા જેવી રીક્ષા ભાઈ શું કઈ નથી બેઠા છે ભાઈ આયાદુ થઈ છે આ વેપાર મળ્યો પાછા નાસી જાવ્યા છે આ ચાર છોકરા મારા એકલી ના છે આ ભેગો વેપાર છે કે છોકરા નીકળેલા સાધુ થવા દેતી નથી કે તે ચંદ્રશંકર રાવળ આવે છે એટલે પછી એને મારી ક્યાં છે હા કઈ એટલે ખરાબ આવી ગયા છે તમારે શું દુઃખ છે તમારે કઈ નથી મોક્ષ જોઈ છે મોક્ષ નથી ચાલે આપી પાણી કરો છો પણ જાનવર મળી જશે જોકે નહીં થાય તો લહેર કરવા માટે આ વેસ્ટ નથી પહેર્યો આત્મસાધના કરવા માટે આત્મસાધના માટે ભગવાન ની આજ્ઞા પ્રમાણે જ વર્તી રહ્યા છે આપડે ના કેમ કેવાય તમને એમ કે અમારે ના કેમ કે છો એ ભગવાન જોડે ત્યાં ભગવાન જ જોયું છે ભગવાન ની આજના પ્રમાણે જ વર્તી રહ્યા છો અમદાવાદ થી માણસ ગાડી બેઠા કરી સાધના કરી અમદાવાદ સમજાયું ન વાંચવા માટે આપડે આધન કરો હોય ને એક માણસ વાક્ય ન ભાવે એમ બોલું હું માનું નહી એમ બોલું એ તો હમણે તમારે માથ વાત કર્યા કરો છે અને હા તમને સમજાય છે ત્યાર પછી હું તમને પરમાસ સમજાય પરમારે જાય એક કલાક જાય નઈ ત્યાં સુધી વિતરાગ નો માત્ર ધર્મ પામ્યો નથી વિતરાગ નો ધર્મ એટલે કસાય નો ભાવ મને કસાય ને ધર્મ કયો છે ને કસાય રહીત ને જ્ઞાન કર્યું ધર્મ થી કથાય મંદ ના થયો તો ભાવ છે મોટા મોટી હિંસા હોય તો આ જગત માં તો કથાય મોટી નથી કસાય ની સમજાય अहिंसा तो बहु ऊंची वस्तु अहिंसा अभ्रमचर्य ना हो परिग्रह न अंसा में परिग्रह न अंसा में असत्य ना हो अहिंसा चोरी अपना महिसा हो तो वाघ ए भूली जाए કોઈ કશું કરે તો એ સામુ કશું ના કરે શક્તિ પૂરી નિર્બળ માહિસા છે વિતાકો સુ કે છે હિંસા સામે આવશે અહિંસા જાગૃતિ આવશે નહીં સમજાય કોની કરી શકશો દી માત્ર માં પરમાત્મા છે કોને દુખ દેશો તમે સમજાય ને ત્યાં ખુબ આરાધન કરો આજ્ઞા ધાદુ ભગવાન ની આજ્ઞાની વિરુદ્ધ બોલે છે બીજા બોલતા હશે અમે નથી બોલતા બીજા બોલતા હશે જ્ઞાની પુરુષ છે દેહધારી પરમાત્મા કેવાય શું કયું હા તો હું પોતે કઉ જ્ઞાની પુરુષ છું પણ તમારે દેહધારી પરમાત્મા નું કહ્યું અને હું તો નિમિત્ત છું તમને કહું પણ તમારા પરમાત્મા હું નિમિત્ત કમિત્ત કહે છે તમારું પામ નહીં થાય તો એટલે અહિયાં જ્ઞાની પુરુષ ને તો દર્શન કરવા બધું જ્ઞાની પુરુષ એ જ છે ઉપર ગયા પછી કશું ત્યાગા ત્યાગ હોય નહિ શું કયું જ્ઞાની પુરુષ ને ઉપર ગયા પછી ત્યાગા ત્યાગ કરું તો જયારે જ્ઞાની પુરુષ થાય એટલે આત્મ જ્ઞાન સંપૂર્ણ થાય ભેદ વિજ્ઞાની થાય પછી ત્યાં હોય કોને કેવાય સંકિત થશે એવું એ લાયકાત છે દરેક બાબત માં થોડી દ્રષ્ટિ રાખવાની દરેક બાબત માં થોડી દ્રષ્ટિ રાખવાની હા દરેક બાબત રાખવા બધું જોવું જ દરેક બાદ માં હું તો જોઉં નહીં પોતાની મા પોતાની મા કપડા બદલતી હોય બાથરૂમ માં અને બહારનું ઉભી જાય તો આપડે ખરેખર સાચું પેલું છે આને જ સાચી છે ખરેખર સાચું તે બીધું છે દ કરીને આવ્યો નથી એટલે શું પૂછ્યું એવું મને કઈ યાદ કરી નથી આવ્યો પણ આપ મને જણાવો મારે કઈ હિતકારી હોય લાભ થાય એવું શબ્દ ગોતરી રાખો કે તમારે કઈ પણ કોઈ ધોળ મારી ગાળો દીધી અપમાન કર્યું કે તમને ઉતારી પાડ્યા કે તમે તમારા આચાર્ય પદ માં ના કર્યું તેથી તમને જે દુઃખ થાય એવું કઈ કર્યું તો એની ભૂલ નથી તમને જયારે જયારે દુઃખ થાય કોઈ ના થકી એની ભૂલ નથીના ની ભૂલ નથી આમ થઈ જશે સમજાય છે તમારા ઉદયજી એ બોલી રહ્યા ઉદય તમારું કર્યો નિમિત છે નિમિત્ત રચના પહેલા ઉપર નથી ગુનેગાર અભ્યાસ વગેરે વ્યાખ્યાન કરો હમણાં નથી કરતો પેલા કરતો હમણાં સ્વાધ્યાય લેખન વગેરે ચાલુ પેલા પણ માણસ નો અધિકાર નથી અધિકાર છે માણસ ને સાધુ બને સરખા માણસ અને સાધુ બને સરખા માણસો અને સાધુ બંને સરખા માણસ માણસો સાધુ થયેલો માટે કઈ સોનું ના કે સોનું હોવું તમને કેમ લાગે તમારી ઉપદેશ ના થાય તમારી ગુરુ થી ઉપ ના થાય કોઈ થી ઉપ ના થાય એમ દાદા કે ભગવાને સાવ કસાઈ માયા છે માયા શું કે છે કચાયો કાઢવા માટે જે પ્રયત્ન કરનાર છે એના કચાયો બહુ વધી જાય ના ના ક્રોધ ઓછો થાય એટલે અજ્ઞાન થાય અજ્ઞાન કચાઈ રહ્યો કેવું અજ્ઞાન ઉપદેશ ના દેવાય ઉપન ઉપેજન કરાય ઉપ કોણ આપી શકે કોણ આપી શકે પેલું ગુણું બધા આપડા આચારી મારે બધા પહેલા ગુણખાણા કામ વિચાર ગુણ્યા ના